પરિસર સહન કરવાનો અચ્છા એનો સાધુઓ પરિસર સહન કરવા જાય જ નહીં કેટલા ચાડ નો તાપ નો કાંઈ કરમ બંધ થાય પુણ્યકર્મ બંધાય પુણ્યક્રમ બતા કરવા ગયો પરિસર આવી પડેલા પરિસર ભલે કરો પણ આપડે તો પરીસ કરવાના હોય છે ને નથી ઉત્પન્ન થાય છે મારો ના થાલે પરિસર આવે છે મેરેજ છે હજાર તે પ્રાપ્ત થઈ ગયો જો પછી રસી બી જાણે ચાલુ આવશે જાય નહી કુ દેખ એ કકરું છે આત્મા પણ કકરું થઈ જાય એટલા સંસાર ઉભો છે ને લાગે તો બીજી કઈ વાત કામ લાગવાની આ વાત કામ ના લાગે તો બીજી કઈ વાતો કામ લાગશે બીજી કઈ વાતો કામ લાગે ભગવાને કહ્યું બધી વાતો કરે અમારો બાબો પણ મારા બાબા ને કે છોકરા કે છોકરો છે ને ભગવાન ભગવાન કે તમામ જીવ માત્ર પોતાના કર્મના અધીને સુધાક કરી રહ્યા છે નહી પોતાના કર્મો ભોગવી રહ્યા છે એનો કર્મ ભોગવી તું સારું કર્મ કરવું તું ક્યાં હિસાબ મુકાશે આ બધું માની ને સંસાર છે બધા જીવ માત્ર કર્મ કર્મ ઉદય વગેરે દેશે બધા એ જાનવર બહાર જ પણ એમાં સસરો સાસુ બધું છે આપેલું જ્ઞાન હાજર ભાઈ ભગવાન કઈ લઉન ઉદય રહ્યા બિચારા તેમાં સસરો કોણ ને સાસુ કોણ વ્યવહાર માત્ર છે શું છે દેખાય છે માત્ર છે બાકી આમ કે કરવા બીજું કશું છે અંદર ખા ને કશું નથી નક્કર નથી આ વાત શું છે નક્કર નથી પોલી વાત છે નક્કર ને તો શું વાસ્તવિક હોય તો નક્કર કેવાય રિલેટિવ ના હોય તો પછી કોણ તમને ક્યાંથી નાની પૂરતી આપડે દેખ્યો તો આપણું કલ્યાણ થઈ ગયું લોકો નું કલ્યાણ થાય છે કલ્યાણ થઈ જાય ઓળખી જાય ના નેત્રો ઓળખી દે છે કયો જીજ્ઞાસ તો કે તમારા કાકા તમારા ચાર પેઢી છે કાકા મરી ગયા આપણાથી એમની ગેરરાત્રીમાં કે એકલા હોય થાય હું ના બોલાય હું આ મરી ગયા આપણે શું વાત કરી દુનિયા હાજી છે બઉ ખોટું છે એવું એના આત્મા ને શાંતિ થાય એવું બધું થાય છે કેવું વિવેક વ્યવહાર વ્યવહાર વિવેક જેટલો વ્યવહાર ખોટો બોલવા બોલવા માં બધું જ પોતાના પગશે નિશ્ચય ના બોલાય ચા ને બીડી બે એવી એનામ કરતો સિગરેટ એ જોઈશે નહી ચાલે આ એવું કશું નથી જે હોય તે અત્યારે ઉકાળો ના આવ્યો તો ના આવ્યો નહી એનો વાંચગર નહીં હોય તમારે આલાવી જોઈએ સરળ છે પછી આવો સરળ માર્ગ નહીં ભરાય સરળ કશું કોઈ મુશ્કેલી બનાવું છે આવો માર્ગ માં ભરાય પછી ન્યાય કરવાની વાત આવે જોવાનું પછી ન્યાય કરવાનો કેવાયો ન્યાય એટલે શું કેવા મારો લોટો પાય ના મૂકી ને ને આપડે ભાઈ ક્યાંથી આવ્યું આપણે હિસાબા દેખાય કોઈ જાણે નહી અજ્ઞાની જગ્યાએ શું કરે હ દરેક ક્રિયા માં દરેક ક્રિયા મારી જાય પણ न करे बराबर घासलेट आद अपने न करिए बराबर બોલીએ તો વધારે સારું નાચી સુટવું છે જરાય બોમ ના પાર સલાહ ના હિસાબે પણ કહેવાનું નહીં રાતે નાચી કરીએ તો પકડી લેપર બંધ થઈ ગયે એને તો આ પુતળું હોય એ ક્યાં સુધી બોલે ને ને ગાય આપડે ચારિયા લીધી હોય બરોબર ચારિયા લેતા ઘડિયાળી બંધી છે આત્મા સહજ છે શું છે આપડે કહું એમ આત્મા એ સહજ છે આત્મા સહજ પ્રકૃતિ સહજ વચ્ચે અજ્ઞાન सहज तो वज्ञान પ્રકૃતિ પછી પ્રકૃતિ ને સહજ કરવાની છે તારા મિથા પ્રકૃતિ પ્રકૃતિ આપડો ફોટો છે અરીસા દેખાય પ્રકૃતિ પ્રકૃતિ દેવાય સારથી सहज नहीं प्रतिष्ठित आत्मा त्यादी पे आत्मा दोष मिला <hedrit> प्रतिष्ठित आत्मा प्रतिनिधि जीव कूड़े એ પોતે છે સમજી શકાય એ બરાબર છે બાકી મુક્તિ પણ ના થાય મુક્તિ ને અને મોક્ષ માર્ગ માં કરવા જેવું કશું હતું સમજવા જેવું કઈ છે સમજીને સમાવવાનો માર્ગ છે કેવો છે કેટલા અવતારે સંકેત થાય સુમતીભાઈ સુમતીભાઈ અત્યારે સુમતીભાઈ ની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જે જે બાજુ ઊંધી દ્રષ્ટિ છે ઊંધી આ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ છતી કરી શું કરે છતી છતી કરી ઊંધી છે ને ત્યારે બધા આમથી દેખાડે હા હા ધારકવારી કેમસંકી નિદરા શું થાય છે બંધ હા એ વાત તો સમજવી પડશે જ્ઞાની પુરુષ પાણી ભી જે પોતે મોક્ષ ના ગાતા હોય મોક્ષ નું દાન કરતા હોય સંસાર પરિણીતી ના હોય અને સંસાર ભાવે ના હોય એમને બીજે પરિણિત સ્વભાવી જશે આજનો દિવસ ધન ની માની કામ કરતી હોય છે પછી કાલ થી દુઃખ ના આવે નામ કે દુઃખ આમો ના આવે એ દ્રષ્ટિ થી દુઃખ આવતું હોય ને તે સુખ દેખાય છે અનંતથી પાસે તીર્થંકરો હોય છે ત્યારે જૈન ધર્મ એ જ વિતરાગ ધર્મ હોય છે તીર્થંકરો વિચારતા નથી હોતા ત્યાર પછી કાળે કરીને જૈન પક્ષપાત પડી જાય અને તે વિતરાક ધર્મ જતો હો અને વિતરાક ધર્મ વગર કલ્યાણ નથી હોય તેરાપંથ હોય તેરાપંથક જુદું ના ખરેખર જાણ્યું નથી જાણ્યું અંદર જોયા કરવાનું તમારે અંદર કરવાનું જેને આંતરિક જ્ઞાન થયું છે તેને અંદર જોવાનું અને બાહ્ય જ્ઞાન થયું હોય તેને બહાર જોવાનું શું કહ્યું છે બાર જોવાનું હવે બાહ્ય જ્ઞાન થયેલું હોય એને અંદર જોવા શું દેખાય એને બારકો છોટા એ તો એવું છે કે જેને અંતરનું કઈ જ્ઞાન થયેલું છે અંતર ની કઈ વાત સાંભળી છે અને અંતર કઈક ભેરયું છે તેના અંદર જોવાનું અંદર ભેદવી ના હોય મારું કેવાનું કે અંતર ભેદવી હોય તેને પણ અંતર ભેદવી ના હોય વિચાર ઉગતા હોય તેમાં તન્મ આકાર થઈ જાય અંતર ભેદવી હોય તે વિચાર ને તન્મ આકાર ના થાય જુએ શું વિચાર બને આવ્યા શું પણ અંતર ભેદ થવો બહુ વહેલો નથી ને એ તો એમનો જે માર્ગ છે ને પકડેલો એ માર્ગમાં જે રાખ્યો હોય એને એ પ્રમાણે કહ્યું સાપેક્ષ છે લોક માણસ છે એના અંદર શું જોવાનું ક્યાં અને અંદર તો ખરી રીતે કશું દેખાય જ નહીં દેખાય એ મોક્ષ માર્ગ નથી એટલે મોક્ષ લેવા દેવા નથી તમે અંદર ગમે તે ઉપયોગ રાખશો કારણ કે અંદર ઉપયોગ ક્યારે શુભ ઉપયોગ બીજા બધા જેટલા ઉપયોગ હોય ને શુભ ઉપયોગ અશુભ માંથી શુભમાં આવવાનો માર્ગ અશુભ માંથી શુભમાં આવવાનો જ્ઞાન સિવાય શુદ્ધ ઉપયોગ આવે જ્ઞાન કર્યું આત્મ જ્ઞાન પોતે શબ્દ જ્ઞાન ભાન સહિત ના કેવું પોતાનું ભાન થવું જોઈએ અને ભાન થયું છુટકારો થયો એવું છે છૂટું રહેવું જોઈએ પછી અમે જોખમદારી અમે લઈએ તમારાથી બંધા છે ને એની જોખમદારી અમે લઈએ છીએ શું કહ્યું કર્મ બંધાશે નહી એની જોખમદારી બધા એવા માર્ગ છે વિતરાક માર્ગ પણ તદ્દન નવી જ રીતે સાયન્સ મૂકી ગયું આખું વિજ્ઞાન છે મુશ્કેલ છે પ્રભાદેવ કહ્યું કે જ્ઞાની પુરુષ તો દુર્લભ દુલ્લભ શું મોક્ષ દુર્લભ નથી ભેગા થાય તો અને ભેગા થયા પછી આપણા અંતરાય ના પડે હોય તો ભેગા થયા પછી અંતરાય હોય તો શું થાય એ અંધરાય માત્ર નીકળી ગયો ભાવના બઉ સરસ રાખી છે ધન્ય દિવસ કહેવાય આજનો દિવસ ધન્ય છે એવું તમે અને એ કરશો પછી એ ભાઈ પાત્ર ગોઠવા છે વસ્તુ કર્મ ભસ્મીભૂત કરવાના થાય કર્મ ભૂત ના થાય જ્ઞાની ગુરુ સામટો ગોટો વાળી ભમીભૂત કરી નાખે કારણ કે કરતા નથી તેથી કરી શકે કરતા હોય તો કરી શકે કરતા હોય કેમ ના થાય એમને જ કર્મ બધા બીજા કેવું નિમિત ભાવે કેવાય નિ નાખવા કઈ નાખવાડે ગામ ના પૈસા હોય તો આપડે ગામ ના પૈસા હોય તો આપડે ના કેવાય ને કે ગામ ના પૈસા હોય તો આપડે ના કેવાય ને એનો શું અર્થ કે શુક્રવાર વરતો નથી અને શનિવાર થતો નથી એવું શું કામ નું થઈને શુક્રવાર થાય છે બાર સુગંધી આવે છે સુગંધી સુગંધી આજે હિન્દુ મુસલમાન ખ્રિસ્ચિયન જૈન સ્વામિનારાયણ જે કયું य बदाए समझे कि आत्मा शरीर जुदाज धर्मात्मा ज साधुओ साधुओ भ साधु, साधु।, साधु, साधु ए ए ने ने जुदा रख यद अमे समझे आज समझाने जाए तेरे कहे कि आ जीव अ तो आत्मा गो हम ये आत्मा ने जीव ने समझवा आगे તમે તો કહ્યું કે મારા છતાં જે મન એમાં કામ કરી રહ્યું છે એને જીતવાનો ઉપાય કર્યો છું મન ને જીતવાનો ઉપાય શું આત્મા ને શરીર ભાઈ જુદા છે એ જાણીએ છીએ પણ એમાં મન જે કામ કરી રહ્યું છે એને જીતવાનો શું ઉપાય ના મન મન ને આત્મા બે જુદા જાણે મન અને આત્મા શરીર અને આત્મા બે જુદા છે જે જુદા થયો વૈષ્ણવ છ કે છે જૈનો પાંચ કે છે મને સમજાશે નહીં ત્યારે કે હું આર્ગ્યુમેન્ટ કરીશ અભગ આ અજ્ઞા ની થઈ જાવ આ બે જે જુદા જાણે હું તો આત્મા અને શરીર જુદા જાળુ છું મન અને વસ્ત થઈ જાય जन्म उतारेलू ये उतार तो यो अर्थ उतरियों हो अनुभवी होने के विज्ञान म केव्ञानी बात पची आज्ञान મારું નામ સબીલદાસ બોલવાનું અંદર કોણ છે હું કોણ છું મારો આત્મા પરમેશ્વર છે મારો આત્મા પરમેશ્વર એટલું હું જાણું છું બરો હવે આમાં મને મન ની જીતવાનો મારો આત્મા પરમેશ્વર તમે કહો ને તમારો આત્મા પરમેશ્વર બેન આત્મા પરમેશ્વર આમનો અને શરીર ના દુઃખો આત્મા ભગવે નહી અને સહન કરે સહન માં શરીર ગમે તેટલું દુઃખ થાય તો આત્મા દુઃખ નથી કરતું પણ જે શરીર દુઃખ છે દાખલા તરીકે હું મારા હોય પણ હોય તો આત્મા જાણવા જેવી એ તો હું તો કે આત્મા જાણવા જેવું નહીં આત્મા તો અંદર છે જ આત્મા જાણનારો આ દુનિયામાં ભાગ્ય ભાગ્ય એક બે હોય માણસો આત્મા જાણી શકે ને માણસ આત્મા જાણી શકે બીજું બધું જ જાણી શકે મિસ્ટર તારીખ આવો નહી તો કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કઈ જરૂર નથી મોક્ષ ની જરૂર નથી મોક્ષ મારે જોતો નથી મારે કેવલ જ્ઞાન જોતું નથી આપડા લોક જે મેં આત્મા જાણ્યો છે એ હું આત્મા નથી જાણી શકતો એવો આત્મા તેવો નથી પણ આત્મા તેવો નથી આત્મા ક્યારે જણાય કે કથા અભાવ થી થાય તારા આત્મા જણાય ભાવ ભાવ મેડે જાનવરો મનુષ્ય જે જાનવરો ખાઉ પીઓ કરો ભેગું થાય નહીં નું ભેગું કરવાનું એનો અર્થ જ નહી સત્તા ભટ્ટામાં જો અતું ખોટું નાણું આવે દારૂ ભાઈ ભટ્ટો કહે જાય અને દૂધ થઈ જાય આ વાળિયા બધા બધા આયા બધા કે ના રે રૂપી રૂપિયા બધા જીધીઓ કેમ હલાતું નથી ધંધામાં છૂટાતું નથી પચીસ એક લાખ ભેગા કર્યા છે ત્યાં કશું જ નથી કર્યું આખો દારો વાંચી પડશે ના ધંધા ધંધા કરવા નત કરાવે છે આ તો બધું કુદરત ના આશીર્વાદ છે અમે કુદરત દોસ્ત તમને કરી આપે છે તમારે કરવા નહીં કરવો પડે આપડે પ્રશાસ કર્યા કરો ભાવ તો બધું એના કુદરત છે બધું એ કોઈ ગુજરાતી કરોડ અધિપતિ નહીં બે ત્રણ જણ છે ના પાટીદાર ના પાટીદાર નથી